તમે મણિભાઈ ના પાડોશી થઈ ગયા સમજ ને આ મણિભાઈ તમારે મણિભાઈ શું કરે છે જોયા કરવાનું તમારે મણિભાઈ નું મન શું કરે છે બુદ્ધિ શું કરે ચિત્ત શું કરે અહંકાર શું કરે છે એ બધું તમારે જોયા કરવાનું અને મણિભાઈ આ થતા વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરશે એ પ્રમાણે મણિભી ચાલ્યા કરે સમજે ને એટલે તમારે કશું હશે વ્યવસ્થિત શક્તિ ની પ્રેરણા જ ચાલશે તો મેં વ્યવસ્થિત શક્તિ દાખલા આપું આ પ્યાલો છે મારા હાથમાં સરખ્યો સરખ્યો સરખ્યો પ્રયત્ન કર્યો છતાં પડી ગયો સુધી ગયો તો કોને તોડ્યો મેં પ્રયત્ન કર્યો છતાં પડી સુધી ગયો કોને તોડ્યો ગણિત કોઈ તોડનાર તો હશે ને કોને તોડ્યો